તણી બેન બરોબર બધા અમારા એ બો સાબ ત્યારે સિવા મે એ બો કુનું બે કિનાશ લે જે બો કુ છે ને રોબર્ટ હવે વાત કરો છે ને આ એ બચ્ચાનો સેકન્ડ નંબર તો દાદા જે કો ટીંગાઈ છો પછી કેટલો આપણે જવાનું પોણા નો પોણા નો ચાર પોણા નો દેવા નીકળ્યું છે બરાબર છે ના ના બે મિનિટ વધારે બાર મિનિટ બાજુ બે મિનિટ દાદાજી આપડે બાર વાગે મધુભાઈ ડૉક્ટર મધુભાઈ ઝવેરી અને ડૉક્ટર સત્ય જે આપણા હોલેસિક સાયન્સના સેમિનારમાં બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે ડૉક્ટર સત્યનારાયણ કરિંગ છે એ આવવાના છે બાર વાગે આવે છે ને ને અને લોકો રાખજો રહેશે તો ભારતી બેન છે ની બધા અપની રસોઈ દરબાર કરતી કે કરી દેવાની કે મે બનાવી કે તમારા ટીની પલા ધોઈ દેતા બનાવી દે આવશે આપણે સત્ય પોષણ કરવું મારી દરબાર રોટલી મને ખાવા હા આ તે તો મોટી આપણી બધી ગળી કે જે ખાવ પાજી દાર પછી દમમાંરમ કે છે આ ઓછા દીકા છે આ મોટી એ વાતમાં કે બધે બે બાambe આરી બે આપ બે હા બસ બળ બસ આ લાંડી આપવાની તેલ લે લે પી લઈજો ઓર હા યસ આરી આ જે જુદુ આપ બેટે હેરાપી છે ને મામા તમને સેલેસ બી છે તો જ પાટી જી આ દોસ્ત કે હા દો તમારું એ આપકા જુદુ વોટ ઇઝ ધેટ તમને ભાવે છે જુદુ મધુરો એપેટાઈઝર જ છે હવે ભખના આપકો આજે આપકે દેખાડું લડુ લડુ લડુ લડુ સારી સાઈડમાં રાખજો અરે દો આ કિડુ આપજો એને ચાલે ઓ બસ બસ તે નમન કે વિચાર પડ સ્પીકર માટે માઇક્રોફોન માઇક્રોફોન યસ પેડ કે થોડી મજા ઓર ડાચ પડ હા સહેજ વી તમા જો ના રે ના રે આપ એક મુઠ્ઠી આપો આ Voilà. Ça va pas bouger <coughs> maintenant. Là la bouque <coughs> est lourde. Il faut que je la baisse un peu. Là, elle tourne déjà. Tout petit. Faut maman. Voilà. Non. Voilà. પણ <Sto> એક તમારા ફોકસ નહી દેરા તમારે જે કોટિંગ જોઈએ છે એમાં મળશે હા સેલેડ ના અહિયાં હું બેઠી છું બરાબર માં જ છે થોડી થોડી આ 1 ચમચી નાખીmani નીજી ઓટ ના ના તો ગળીઓ છે હા તો તો થઈ ચાબેલી તમારી ઉછી ગળી નથી હોતી થોડી આપ રેન્ડિયાના પ્રમાણમાં સહેજ ઉછી લાગે લે લે તો જ ચાલે હા તેલ દે ઓર ઘણ એમ કે આ ગ્રાઉન્ડ બ્રൗન સર ઓકે ઓ સચવાય લેસ પ્રોસેસડ ફ્રેશ ગ્રાઉન્ડ ફ્રેશ બાઈક કર તા આસરે કારણ કે પેલી પ્રોસેસ બહુ અતીલા ઓ મિલ્ક બ્લીચ ના કરેલી સમજ બ્લીચ કરેલી એટલો ફેર હમ બધા બહુ સારા હોય કરતા પણ આ સુગર છે ને બીટમાંથી પણ બને છે એવું કંઈક છે નોટ ઓનલી શુગર કે થોડી સ્વીટનેસ ઓછી હોય ખાંડ ની જરૂર પડે ખાંડ ની જરૂર પણ ਦੇ ਹਲਮਨ ਮਿਲਕ ਚ ਦੇ ਨੋ ਮਿਲਕ ਇਨ ਦੇ ਨੋਟ ਬਰੀ ਪ੍ਰੋਡਕਟ ਨਹੀਂ ਦਾਦਾ ਯੋ ਕੀ ਹੈ ਇਹ ਨਾ ਪ੍ਰੋਡਕਟ ਨਾ ਨਾ ਪਾਣੀ જાય ਨਾ ਇਹ ਬਣੀ ਜਾ ਚੀ ਚ ਹਲਮਨ ਪਾਦੇ ਰੂਮ ਨਾ ਇਹਨਾਂ ਮਾ ਕਿੰਨਾ ਜੀ વાਤੇ ਤਾਂ ਆਪਾਂ એમ કહી ટોટલ ਫੈਟ ਕਿੰਨਾ ਹੈ ਇਹ શું છે 8 ટોટલ ਮੈਂ મਿਲક અલી લોકો પ્રોટીન 40 45 કલે મે થોડું પ્રોટીન ના 90 90 90 90 આવું દાદા છે જા જાણીતા હા ના અહિયા હોલમાં બહુ સારો વ્યવસ્થિત થાય છે અને પરમ દિવસ સવારે આપનિયા જવાના જ મને જો આજે સવાલ વિચાર બરોબર દાખલો ઓગણત્રીસ ચાર જ દાડા મળે અને એક પેલી તારીખ લઈએ આપણે પાંચ દાડા મળે તો પાંચ દાડા માં પતિ જશે પતિ જાય ગમનું છે બે દિવસ ના કર્યું હોય પણ ગયા વખતે મોટું હતું સાધા બે ત્રણ એટલે એને બે વખત વાંધો નહોતો આવ્યો ત્રીજા દિવસ દિવસ એટલું કઉ છું નહીં અહીંથી એક બે દાડા પેલા નહીં એકાદસ્ટ એમ કઉ બદલાઈ જાય પણ અહિયાં ના હોય બે દિવસ તમારે મંગળપુર બે દિવસ રાત ના જઈશું મોડા મોડા ઘરે બે વાત દાદા નો રન સંજીવભાઈક્ટિકલ છે પણ સંજીવભાઈ તો દીધી સત્સંગ માટે આવશે ને અહીંયા જ છે એ બધી ગોઠવણી કરી હશે એ આત્મપ્રગમ મે તો મને ટિકિટ બજવાવાની કીશી ના ના મંગળગુરુ બરાબર તો બધું મંગળવારે મને નીકળવા ના પેલો કો મને એ લાગોંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં ઉતરવાનું તો અહીંયા જ હોય મારે બે ઘર જ્યાં બે ત્રણ પરંતુ સક્ષમ નહીં અહિયાં શું ખતરો છે જયારે જોર આવશે તમને ના ના ના પછી રાખવું પડે સાંજે આપડે ક્યાંક અહીંયા આજુબાજુ જવું હોય આપે તો સવાર ને સાંજમાં શું થાય જો તમે સત્સંગ બહુ આપ્યો છવીસ વર્ષથી આપ સાચી વાત છે એવું ના જોયું બેઠકે એટલે રાખેલી વીકેન્ડ હતો એટલા માટે એક શરૂઆત કરશે તો બધા તમારું બસ પતિ અતિકાર કે પ્રભાન કે 31 લાગી ગયો અચ્છા દેમે કોઈ કાના વિજે તો હા કારનો ઓઢા નર પ્રભુ કે ચાલે આપણે શું આબો દ હા એનો તો બંધ જ છે તો મે કહી નથી ટીપુ એક વખત મે જે તો સમજ ના મુકવા છે ટીક ટીપુ 10 વાગે આપનો બોલ આ બોલી જો એક બોલી અને આ બધું ખરેખર ઇસ કા ખાતા પક્ષોની લીજીયા કરતી તો હે અને બટાખા ખાવ મેલી પછી બટાકા કા આપણને ભાવ થયો એ મને બધા બીજા બધા ઘણા આવ્યા રહ્યાના જે આપણા મતવાળ છે ને એમના રિલેટિવ છે એમના છોકરાઓ બધા છે દાદા ને ત્યાં છોકરાઓ હતા હા અને તો રીનાને તો કેટલા 15 20 વર્ષે મળ્યો છે આપણા ગૌતમભાઈ ની દીકરી ને આ 20 વર્ષે મળ્યો તો નાનું રિંગણ તો છે મે ઘણા વખત તો મળ્યા ઘણા વખત સાઉથ ઇન્ડિયા માં મળ્યા મેં આગળ આપડું કોન્ફરન્સ છે મેન્ટર ઇલ્વ થાવ બે જ જો લોકો સંમોહ વિનોંતે લોકો કામમ કરે આ તો મને કહો છો મારો નઈ સાંભળતો છે તમે કે કે કરે છે એટલે આવવાનું છે ને આજે ખાસ કે જો મારતાની આખી વસ્તુ તમારી પાસે કે એક્સપેક્ટેશન છે દાબી ની લીધી જાતે કે કેસે મારો કામ કોને 11 આવશે આવશે મધાર ની ધિરજ નકો ડ જોવા મળશે તમને ખબર છે જમીન ઉપર બધા ક્યાં મોટવાનું પહેલી થી અત્યારે છોકરાઓ પૂછ્યો હાર્ટી બધાને એવું વાતાવરણ જોયું પુષ્પાબેન ની કંડિશન એવી હતી ને તો મેં આપડી પ્રાર્થના બોલાય થોડી તો બીજા દિવસે તો હું બેઠો હતો ત્યાં તો આ સાહેબ મારી પાસે મને ખબર છે હ્યુમન લાઈફ સાયન્સ દાદાજી ની મે બે ચાર પાચ્યા હશે ને મેં કું વાંચજે એટલે તને ખ્યાલ આવે પછી કે ગીતામાં કહ્યું છે ને એવું લાગે પણ આ ખબર નથી સોહમ એટલે આપડે સારું કેવાય કે દક્ષાબેન ના કઝીન ના કોઈ આવે બધા ના પપ્પા છે મમ્મી આપણે ડેટ્રોઈટ પણ રાખી થઈ ગયા એવું લાગે છે નીલેશભાઈ ના બ્રધર કેટરિંગ કરે છે બાજુ લાગી ગયા બધા સર લોકો પકડે છે પણ દાદાજી વાત પકડે છે પછી છે ને પેલા માર્ક અને શિવાન બધે બેઠા તા મને કીધું કે દાદાજી સવારે એમ કીધું ને કે વેર એવર આઈ સી ધી દેટ ઇઝ માય વર્લ્ડ વર્લ્ડ ઇઝ શો બીજ એમ કે વાહ વાહ આવી જ એટલા એક તમને મીન उन गाना ने गवेत आ उमन न होया होते हो छोकरा होय बदय जे अब को छोकरा छ परियो हां यू वांट टू सी जीसस जीसस हाउ पॉसिबल 2000 इयर्स नो इन हाउ इन दिस इज नॉट पॉसिबल ओके हां ओके ओके जीसस कैन रीसर्ट इज इट पॉसिबल बट दिसल हाउ In all of us, I don't know, how can you meet me? She <laughs> <Okay. laughs> <laughs> says, we are with me all the time, He's dealing with me, talking with me, we are moving together all the time. How? <laughs> Because I am everywhere and nowhere. I am everywhere and nowhere? Hey, that, only God can speak. <laughs> <laughs> સમજે બધો થો ના આખમું આચર છે એવી રીતે આ લોકો જલ્દી ના આઉટસાઇડ બોરીલા કો માકે નેવર થોટ અબાઉટ ધીસ ઇન એની ટાઇમ માકે વાત કાઢી એટલે અમાર તો જરા બેલેન્સ લેવી પડે હું કહીએ બોલી આવો માડિયા ગેટ ઇટ વોઝ વેરી એપ્રોપ્રિયેટ ઇટ વોઝ વેરી ઇટ વોઝ વેરી બોલ્ડ ફેક્ટ વેરી એપ્રોપ્રિયેટ એન્ડ વેરી શાર્પ ડાયલોગ કે નહીં એના પર તો ખાઈ ખુદ્ર દેસ ભગવાનની કૃપા તમા શું ઓછું કેવાય ક છવ્યા એમના પિતાજી એમના માસી લાગે છે ભાઈ હશે ભાસ્કર કદાચ ભાસ્કર અનુભવ એમનો એટલે ભવાનાપુર માં ઉતર્યા થોડા બધું ભેંસ લગાડેલી નાનું બચ્ચું કરે એવી ચાલી બધી ગાડી ગાડી આગળ ચાલવા મારી મહાત્મા વળે ગયા પાંચ છ વર્ષ સુધી ચાલ્યું સાત વર્ષ પછી દાદા આરામ પાટે બધા બંધ ના પાડેલી સાત આઠ વર્ષ ચાલ્યું થાય ને ત્યારે પછી આ જેમનેસવાનું આવ્યું ને એ જ તમને કામમાં લાગે દાદા નો જોયું નથી ચંદ્રકાંત અને આ જો કવિરાજે જરાય જોયું હોત ને તો મારી આગળ ઉભો જ ના રહે તો અમારા બચ્ચા ના પડે અરુભાઈ ભાગે જ આવે જ ત્યાં રહેવા ગયો દાદા સમયું આજે પેલા સૌ સુધી ત્રવા ઉપર રહેતા નીચે બોલાવ બાબુ બ્રહ્મણનું ઘર મંડ્યા હરિનારાયણ પંડ્યા એ હતો પ્રસંગ કે ખરેખર મળવા જેવું છે શું મળવા જેવું છે મારી આગળ આવું એમને રહ્યા કર્યા બહુ પ્રખર હતા બધી રીતે પરીક્ષા દ્રષ્ટિએ ના જોયે તો ખરા એમની જોડે આવ્યા પછી હામે બરા એનું નામ બોલી ગયો સારું છે બ્રાહ્મણ સરસ છે એવું નથી જ્ઞાન હોય હું તો બધા શાસ્ત્રો જાણકાર દાદા એટલે તરત ગોઠવી ગયા તારે ગોઠવણી સમજણ કોઈને ના પકડાય બચ્ચા મોટા થઈ ગયેલા કોઈને પકડાય નઈ આ વાત કોઈને ના પકડાય એટલે પછી એ તો વેદના અમુક સુખાનું જવાબ તો આવે બોલો મારી સામે તાકી રહેશો એટલે ત્રાટક ને એમનો પ્રયોગ કરવા ગયા ત્રાટક વિદ્યા છે ને એટલે મટકુમાર્યા આગળ જોયું એવા કરવાની વાંધો ને શું કરું મજામાં મજા ને સારું ના કહેવાય દાદા ધીમે નાની ભાષા નહીં મારી શકો મારી આખો સામે તમે હારી જુઓ છે હાર જો એ તો નામલી બેઠા હતા બાહુબલી આગળ ભરત ચક્રી જોઈ ગયા તા મોટા ચાલે બધું ચાલે મોટા મોટા લોકો ના કુસ્તીઓ જોયું આખું બ્રાહ્મણ ફેમિલી હતું એ ગુજરી ગયા ત્યારે માજી છે ને કે છે હું મારા પતિ ને નહીં લેવા દોડામાં બંધ કરી દીધા અને પૂર માં ભોવા ખબંધ હું જીવતો કરનાર છું તો બે ત્યાં ખાધા પીતા કર્યું પછી બધા હું ત્રણ વાગે આવું છું આપડે ચલો વાતો કરો સત્સંગ ક્યાંથી ચાલુ થયો ઇનિશિયશ ઉપર જઈએ પેલા કવિરાજ ના ગયા તા ને તાર્સટી નાઇન એટલે તાજા છે બાજુનું આખું બધું કમ્પાઉન્ડ એ લોકો તે વખતે સરકારી બહુ પણ આરામ કરવાનું બધી વાતો હર્ષદ કે તમારી રામાયણ કરે રામ કામ થઈયે તો રામાયણ થાય અનામી થયા પછી રામ થાય તો રામાયણ થાય દશરથ નો પુત્ર હું આગો કુરનો આમ કુરનો તો થાય કૃષ્ણ ભગવાન અર્જુન ને આજ કે છે બહુ જયા બધા પિતા પણ આગ્રહ પણ લોકો માટે તો આવ્યું છે ને કથાઓ આમાં હું કોને રસ પડે તે ને બે ભાઈઓ ટેક્સીખવાડે કાર એનો છોકરો મારી તને તને પેલા મારો પતરો છે મારો નાખ્યો નાખ એકદમ થઈ અરવિંદ પ્રતિષ્ઠિત અરે છોકરા સાચું તો ખરા અમુક હોય અને આ પ્રકારનું આમ જયારે બોલે સવાર નો પ્રશ્ન હતો પણ એ તો સારું નહીં દાદા હતા દાદા આખે રહ્યા છે હવે બહુ બંધ ઘર માં જાય રમે બધા અહિયાં બધા રમે એ બે ભાઈઓ અને એક દીકરા ને દીકરી હતા એવા બે હતા હરખા બધા મારી પથરાચરી નાખે તો તમને શાની અસર થાય ગયા છે હવે આ વાત કોઈ ને કહેશો નહીં જ નીકળી ગઈ આજ સુધી નથી નીકળી આજ સુધી નથી નીકળી અમારા નાના નડિયાદના રંજન ના કુટુંબના મારા ફાધર નું રંજન ના કુટુંબ નડિયાદ પ્રાણજીવન દાસ પ્રાણજીવનભાઈ અને તે જમાના બહુ ગ્રેજ્યુએટ ભણેલા સારા એટલે તે વખતે એ ત્યાં મોરબીના રોયલ ફેમિલીથી પિકઅપ થયેલા એઝ એ દીવાન અને મોરબીનું ફેમિલી બહુ બેરઝેર મારું બહુ અંદર આખું રોયલ ફેમિલી એકબીજાને એકબીજાને કાપે મારવા અને ચાલે હતા પણ કંઈક સારા દીવાન જોઈએ એમને આ ખબર પડતા એમને લઈ લીધા નામ તો ભૂલી ગયો પછી ખારમાં આવીને રહી લીધું બધું આપડે નજીક જતા એટલે ત્યાં શાંત પૂજા આવે આવો ભાડા ભાઈ ગયા બેસો બેઠો અને અમને તો યમુનાજી ને કૃષ્ણ ભગવાન બીજી વાત ના અમારા મધન ને યમુનાજી પુષ્કર માને કહેલું પછી ચાલીશું નહીં છું થોડ કર્યું એમને કાંટો નીકળ્યો એમની સારવાર કરી બધું શું એ પાર હોય છે તમને પછી બે વાત બચવો પડે આપડે મને નવા જવું છે બી શું તો પછી આજે પેલું પતી જાય પછી ઘણું બધું સાંજે તો બિંદુ કરવાની છે ને ખાલી નાસ્તાનું રાખીને કોઈ ની પણ તમારા પાસે બંધ તો છેલ્લી સેવા આવી ને છ સાત વર્ષ થી ચાલ બધા દાદા નાનપણ બસ બધું આનું કોણ કહું તમારે મારો સુ કે શું વાત હતી મારી સૈયા પેલા મામી પણ ચંદ્રકાંતુ હતું તમારો બંગલો છે આટલો મોટો એટલે વડોદરા નગર સેટર એ બંગલો એમને લીધો હતો બેઠા તે વખતે જોઈન્ટ ફેમિલી એક જ પગના માં રહેતા એમના કાકા રાવજી કાકા બધા વલ્લભ કાકા રાવજી કાકા બે કાકાઓ મોટા ભાઈના દીકરા ચંદ્રકાંત જ્ઞાન આપ્યા પછી તર દાદા અને એક વખતે નીરુબેન બીજી વખત ભણેલા છે એમને પેલું એ થયું હતું જરાક પછી તો નીરુબેન ચંદ્રકાંત જેવું રહે ટાઈમ બધું કામ કરી શકે તો અમને પછી રાતે આ લોકો બધા સુખી લોકો મોડા હોય ને જયારે શાંતિથી અને આફ્રિકામાં સનડાઉન કે સમજી ગયા આફ્રિકાનું સનડાઉન ચાલો આમ બોલાયું સમજી જાય પાર્ટી કઈ વાત બધી ભાષા છે તમારા કામ આવું પછી રે થોડો અડધો કલાક પછી તો શ્રીમદ હાજર થઈ ગયા શ્રીમદ કંખેલ શ્રીમદ નું વાંચન પેલા પિતાજી માદા હતા ને એટલે કરતા હતા બધું એ મરી દાદા પાસે ગયા તે દાદા એ કયો પ્રસંગ કર્યો દાદા પછી દાદા એ દાખલો બતાવ્યો આ ફોનસ તો જોઉં છું કે નહીં તે વખતે ઘરમાં ફોનસ હોય ને ફોનસ જોવું છું આ ફાણસ તો સાચું છે પણ હું કાગળમાં ચિતરી જોઉં જ હાચું તને બતાવું તું ખુશ રાહ આપ્યું બધું બંગે બધું શ્રીમદ ન પાછા દાદા હાજર થઈ જાય ત્યાં શ્રીમત દાદા આ બધી વાતો તમારા કઈ નથી પણ તમને આજે કુદરતી અને કોઈને કોઈને કામમાં ના હંમેશા દાદાનો એક સિદ્ધાંત જે પાસ થયા બહુ એ વાતો ના કરીએ આપડે અહીં તો કોઈ દિવસ ના કરાય બે એક બે ત્રણ ચાર વાગે ત્રણ ચાર વાગે આઠ પેગે તો હું ક્યાં કરાદાને શું જોયે બીડી પીકરા નાખે ધીમે ધીમે દાદા જેમ દેખાતા ગયા પેલા બાર વ્યા આમાં થયા કરાદા ધીમે આખો ડોરો લાલ લાલ થતો જગ બે માંથી જે સાચવે અંદર પોતાની ભાષા નીકળી અમે રિયલ ભાષા કહીએ છીએ દાદા સ્થિર થઈ ગયા બીજો એક મોટો અમારા દાદા જેવો અનુભવ એમને કહી દીધેલો પછી થોડા વખત પછી કારણ કે એક જ બંગલામાં રૂમો ઘણી બધી મોટા બેડરૂમ ઘણા બધા પણ રે અને એમને સવિતાબા મતલબ રૂમ ખરો લેડીઝ ના હોય રહે એટલે સવિતાબન જુદો રૂમ આપેલો અને ચંદ્રકાર ભાઈને કહે હા તમે આયા છો બાર થી છો અને મોડાયા તમે એકાદ બાર હોય અને કોઈ સહિત બેટરૂમ માંથી કોઈ પુરુષ ને બહાર નીકળતો જુઓ તો તમને સ્થિર હોવા જોઈએ જરાય ના જાય એક સ્પંદન ના ઉઠવું જોઈએ આટલું જ કહી દીધું બધી વાતો એમને બહુ ઈચ્છક બહુ ઘણા વર્ષો થોડા વર્ષો પછી આપણે જો એક ટાઈમ મળે જઈએ ને એક તો આ સમય સાજી લેવું છે આપડે બેસીએ જોઈશું વખત હશે જઈશું આવ્યું જ નહી વખત એમને ખબર પડી આમ થો ક્યા થઈ ગયા ના વંછા એ તમારી હાજરીમાં એક શબ્દ હું તો પકડ્યો તમે ક્યાંથી ક્યાં નીકળી જાવ આવું છે ના સમજે એવું લાગે છે તમે છો કોણ સીધો અન હોલો આ તો ગરબડ કઈ નથી બરોબર સમરકો મારા પર બોલ મને આવું બધું કરાવશે નહીં હો મહેરબાની કરજો તો અમારા પર કૃપાથી આશીર્વાદ કસાયા કસાયા એમ લઈ જવાનું છે આ تمہારે બેગ ક્યાં છે એવું કીધું અહીમાંમાં બુવેટમાં કોસે okay.